યોહાનની લખેલી સુવાર્તા એનો તેરમો અધ્યાય યોનો અધ્યાય તેરમો હવે પાસખા પર્વ ગાંવ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેવના ઉપર તે પ્રેમ રાખતા હતા તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો હવે શેતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઇસ્કાયોતના મનમાં તેને પરસ્વાદીન કરવાની પ્રેરણા કરી હતી તેઓ જમતા હતા તેવામાં પિતાએ સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના કપડાં ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે ડૂંછવા લાગ્યો એ પ્રમાણે સિમોન પિત્તરની પાસે આવે છે તેને કહે છે કે પ્રભુ શું તું મારા પગ ધુએ છે ઈશુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જણાતો નથી પણ હવે પછી તું સમજશે પિત્તર તેને કહે છે કે હું તને કદી પણ મારા પગ ધોવા દઈશ નહીં ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધો તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ એટલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો ઈસુ તેને કહે છે કે જે નાહેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો પણ બધા નહીં ક્યાંક એ પોતાને પરસ્વાધીન કરનારને તે જણાતો હતો માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના કપડાં પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો કેમ કે હું એ જ છું માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો એ માટે મેં તમને નમૂનો આપ્યો છે પણ હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના સેટ કરતા મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાને મોકલનાર કરતાં મોટો નથી જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો જેઓને મેં પસંદ કર્યા છે તેઓને ઓળખું છું પણ જે મારી સાથે રોટલી ખાય છે તેને મારી સામે લાત ઉગામી છે એ શાસ્ત્ર લેખ થવા સારો એમ થવું જોઈએ જ્યારે ખાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું એ માટે અત્યારથી તે થવાની અગાહ હું તમને કહું છું હું તમને ખજીત ખજીત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે મારો અંગીકાર કરે મારો મોકલનાર નો અંગીકાર કરે એમ કયા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમારા માં સંબંધી શિષ્યોએ સંદેહમાં પડીને એકબીજા તરફ જોયું હવે જમતી વખતે તેના શિષ્યો એક જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તે ઈસુ છાતીને અઢેલીને બેઠેલો હતો માટે સિમોન પિતર તેને ઈશારો કરીને કહે છે કે તેને તે કોને વિશે કહે છે તેમને કહે ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો તેમને તેમજ તેને પૂછે કે પ્રભુ તે કોણ છે માટે ઈસુ ઉત્તર આપ્યો માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળિયો બોળીને તેને આપીશ તે છે પછી કોળિયો બોળીને તે સિમાન ઈશ્કાર્યો દીકરા યહુદાને આપે છે અને કોળિયો લીધા પછી તરત તેનામાં શેતાન પેઠો માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર હવે તેને શા માટે એમ કહ્યું હતું એ જમવા બેઠેલાઓનો કોઈ સમજો નહીં કે એમ કે કેટલાય કે ધાર્યું કે યહૂદની પાસે થયેલી છે ત્યાં ઈસુએ તેને પર્વને સારું આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું ત્યારે કોળ્યો લઈને તે તરત બહાર નીકળ્યો તે વખતે રાહત હતી તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે અને તેનામાં દેવ મહિમાવાન થયો છે દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વેલો મહિમાવાન કરશે ઓ નાના બાળકો હવે હું થોડી જ તમારી સાથે છું તમે મને શોધશો અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી તેમ હું હમણાં તમને પણ કહું છું હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેઓ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસ જાણશે કે તમે મારા શિષ્ય છો સિમોહન પિત્તર તેને કહે છે કે પ્રભુ તું ક્યાં જાય છે ઈસુએ તેને ઉત્તર આપ્યો જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી પણ પછી તું મારી પાછળ આવીશ પિત્તર તેને કહે છે પ્રભુ હું હમણાં તારી પાછળ ક્યાં આવી નથી શકતો તારે સારો હું મારો જીવ આપીશ ઈસુ ઉત્તર આપે છે કે શું તું મારે સારું તારો જીવ આપશે હું તને ખચિત ખચિત કહું છું કે મરઘો બોલ્યા ગા તું ત્રણ વાર મારો નકાર કરશે